મન ખવડાવી પીડાવ્યું મોટું કર્યું મન હારું બોલે તો ગુણાકાર કરવા જોઈએ કેવું અને મન અવરું બોલે ભાગાકાર કરવા જોઈએ આ ભાગાકાર ગુણાકાર એટલા માટે જ શીખવાડ સારવાર એ કુદરત કર્યા જ કરે છે શું કરે છે આ જગત ના સરવાર પડ્યું છે એ તો કુદરત કર્યા જ કરે છે ફક્ત સુખના ગુણાકાર કરે દુખણા શું કરે એટલે આપડે શું કે સરવાર બાદ ભાગી તો એની થઈ રહ્યું છે બેંકમાં પેરેન્ટ એ થાય ક્રેડિટ થાય તો પછી આપણે ત્રણ સરવાળો થયો બાદ બાકી પછી મેં દીડિયાભીડ થાય બાદ થઈ કહેવું પડે સરવાળું પછી એનું કહેલું કરીએ છોકરો છોકરો મૂછળ ધારે ને ક્યાંક કરે તો આપણે કશું ના બોલીએ ત્યારે શું થાય બીજું કશું ના ખે જરા છૂટી ખાઈએ તો એને એમ ખબર પડે કે મુછો ધારવા કે આવું થાય છે કે મરાય ગયા ત્યાં ચોંકણી રાખવી પણ હા જ્ઞાન આપ્યા પછી આ તો અજ્ઞાન દશામાં મોચો આવું ક્યાં તે પપ્પો છે એને એમ લાગે કઈ છે પપ્પા નું મારાપા પપ્પા પાછ થાય મારા બાબા થઈ ગયો પણ એને જ્ઞાન થવું છે કે આ મુજબ ખેંચ્યો તારે ખ્યા છે જ્ઞાન ની ખોરાક છે જ્ઞાન શું થાય છે જો તમે એન્કરેજ કરે બઉ કે બાબા કેવું સરખે એટલે કહ્યું તો બધું આવડતું નથી આવું ખોટું એડવર્ટાઈઝમેન્ટ લઈ લેવું ફરે છે ના લેતો હોય કે મારા એકલા છે કે હૈયા વેપાર લેવું કઈ જાય જાય કે સિનેમા જોવાના છોકરા ને સીધી સંસ્કાર પડે એ વાત એમાં બે વાત નથી મધોરો નો સંસ્કાર હતા બન્યા ના હોય તો જન્મતા ફરિયાત છે ફરિયાત ના લોકો પુરુષાદુ કેતા આ બધું ફરજિયાત છે ને પુરુષાર્થ કે કોઈ ઘેર ગયા અને જમવાનું મરી જાય સમજી જાય અને કઈક જમવા ગયા પુરુષાદુર પ્રાર્થનો ભેગો સમજા ત્યાં પુરસાદ જોયેલો ખરો કરેલો ખરો તો પુરસાદ આ ધર્મ કર્યો ને ત્યાં પુરસાદ ગયા લોકો એના કરતા તમે ફોડ પાડી દો ચોખ્ખું કહી આપ્યું નહીં કોઈ જાણ સંશય નઈ તું છે ફરજીયાત છે એ ફરજીયાત છે સાધુ થઈશ ફરજિયાત તમને ગમે એ વાત છે ફરજીયાત જ ના કર્યા મને આ વાત બહુ વખત ફરજિયાત ફરજિયાત વિચારી દે છે ને હા સાયન્ટિફિકર પૂછી છોડી મગજ તરફ થઈ જાય પણ શું કરે પબ્લિક જ એવી છે તો શું થાય આપણું જ્ઞાન તો કઈ કહેવાય છે મારે ઉઠી પબ્લિકમાં કેવું કારણ કે આ એમના માટે પોઈઝન છે એ લોકો માટે એમને તો આવું જ જોઈએ અંધાર ઉભો